જે આપડી દ્રષ્ટિ પડે છે તે દ્રશામાં પડે તો સાક્ષાત્કાર દ્રષ્ટામાં પડે વાત ભાઈ આ દ્રશ્ય પડે છે ત્યાં સુધી સાક્ષાત્કાર ના થાય દ્રષ્ટિમાં દ્રષ્ટામાં પડે એટલે દ્રશા એ ભગવાન છે દ્રશ્ય ભગવાન નથી દ્રશ્ય જ્ઞે દ્રશ્ય એ તો એક જાતના ચિત્રો છે એક જાત ના વસ્તુ ઘરે પછી કઈ હોય જ નહીં અને જ્ઞાતા દ્રશા પરમાનન્ટ ફિટ ના થાય તો ભાઈ બોલજો આપડે ફિટ કરવા સાથે કામ છે અને હું તમે એક જ છીએ સીધી વાત કરી ના થઈ આગળ બીજી નવી વાત કરું ફિટ થઈ ગયું ડાક સાહેબ સાહેબ એવું માનીએ માને ચાલે નહી નસીબ જતો કે મને મળ્યો મીરા મને મળ્યો ને તો એ જ નરસી પાછા પછી બોલે કે જ્યાં લગી આત્મા તત્વો નહીં ત્યાં લગી સાધના ગયો એક મૂળખ ને એવી કેવું પથ્થર એટલા પૂછે છે તુલસી બેસી તોડે પાન પાણી બેસી કરે સ્નાન સારું પાણી ભરે મીઠું મારે એક મૂળખ એવી કેવું પોતાની જાતને મૂર્ખ કહે છે તે પણ વધશે તારે ક્યાં હારો તમે ગોવાય ના સા એકાદ પ્રકારની શાંતિ રહે તો આપડે એને કાઢી નાખવું જેટલું કહેવાય તો હારવું પગત ક્યુ છે ના આપડે શાંતિ સંસાર મળે છે સંસાર એટલે તો ત્રિવીપ ત્રિવિસ્તાપ છે ત્યારે અત્યારે અનંતાપ નું અનંતે આ સંસાર ગરીવાર જ મૂળ વસ્તુ પ્રાપ્ત ના થાય ત્યાં સંસારથી સહન થાય વસ્તુ ના ગમે મારી પાસ પાકી દેવાની અને આપડે બીજી ગમે એવી વાત કરવાની જરૂર છે આપણે જુદા જુદા એવું માનસો જ નહીં તબિયત સારી થઈ ગઈ આયા હતા એના ફાધરે કહ્યું આ બધી છોકરી જોજો કરું છું તો એકને પહેણું જ આવી કે પહેણા ને જોજો કરે પછી એ થોડું શું કર્યું એક માણસ સ્ટેશન પર દેખાડવા કન્યા ને અને પેલા બાપે કહ્યું કે પ્લેટફોર્મ પર કે છે શું કહે છે અહીં મળી ના થાય ભાઈ એનો વળવું પડે એને એ કરવું જગ્યા ક્ષેત્ર જોઈએ ક્ષેત્ર કે ભૂમિકા હા ભૂમિકા જોઈએ પવિત્ર જગ્યા એનો ટાઈમિંગ જોઈએ મોહૂર્ત આપને મળવાનું થયું એથી વધારે કયું કીધું મુહૂર્ત જોઈએ હા મળવાનું થયું મોટું મુહૂર્ત કહેવાય પણ બીજું મુહૂર્ત એવું જોઈએ કે જેને માટે આપડે કાયમ સાધન કરવાનું છે આ કઈ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ નથી તો આપડે પર્મનરી એડજસ્ટમેન્ટ કરવું છે એના માટે થોડોક એક દિવસ નક્કી કરીએ આપડે બેન સનાતન સુખાય નથી થઈ ગયું ડિયો થઈ ગયો નથી દીવાથી દીવો હળી જાય ભગવાન ભગવાન ભગવાન માં પ્રગટ થયેલા છે તે છે પ્રગટ થયેલા છે તે અમે જ નાની પુરુષ છે બાદલ ના રાજી અને પૈસા આપો તો બઉ રાજી થાય પૈસા પર બઉ પ્રીતિ હતી માન ઉડી ગયું છે માન નથી પૈસા પર જબરજસ્ત થઈ કેટલાક પૈસા પૈસા લોકો ને લાભ થતો હતો ને લોકો ને લાભ થાય ભૌતિક લાભો થાય ને એટલે લોકો એમ પાછે ને આપડી દ્રષ્ટિ છે ધોનાર માં પડે આ ધોનાર કોણ છે કૃષ્ણ ભગવાન ને દુવે છે દ્રશ્ય છે દ્રષ્ટા કોણ છે અત્યારે તમારી દ્રષ્ટિ છે ઉત્તર ને દક્ષિણ માની રહ્યા છો એટલે ઉત્તરમાં દક્ષિણ માની રહ્યા છે ઉત્તર માં તમે માનો બધું ઉત્તર જાઓ દેખાય એ કઈ મૂર્તિખાના કરીએ ક્યાંય કઈ દેખાય તો પણ એકાગ્ર કરવાનું પછી એ કઈ આપણે હેલ્પફુલ થાય હેલ્પફુલ તો દ્રષ્ટિ જયારે દ્રષ્ટામાં પડશે ત્યારે હેલ્પફુલ છે જોયું પરમાત્મા હોય કે જ્ઞાન નો પ્રકાશ છે એ પ્રકાશ આપનારો કોઈ પરમાત્મા હોય કે નહીં હોય ને હવે એ પરમાત્મા અનેક સ્વરૂપો ધારણ કરે છે એમો ગુરુ છે સદગુરુ ક્યારે એમાં પરમાત્મા ધારણ થાય છે તો એમાં એક રૂપ ગુરુ હોય છે મળે સદમા અનેક રૂપ ધારણ તો તેમાં એક ગુરુ હોય પછી એ ક્યારે મળે સદગુરુ ક્યારે મળે એ તો માક્ષ્મી ક્યારે મળે નાના એવું છે કે કન્યાઓ ગણી હોય છે